માથીની લખેલી સુવાર્તા એનો વીસમો અધ્યાય માથી લખેલી સુવાર્તા એનો વીસમો અધ્યાય કેમ કે આકાશનું રાજ્ય એક ઘર માલિકના જેવું છે જે પોતાની દ્રાક્ષ સાવાળીને મજૂરો પરઠવાને મળસ બહાર ગયો અને તેણે મજૂરોની સાથે રોજનો એક દિનાર પરઠીને પોતાની દ્રાક્ષ તેઓને મોકલ્યા અને આશે પહોરદાળો ચઢતા બહાર જઈને તેણે ચકલા પર બીજાઓને નવરા ઉભા રહેલા જોયા અને તેણે તેઓને કહ્યું કે તમે પણ દ્રાક્ષાવાળીમાં જાઓ ને જે કંઈ યોગ્ય હશે તે હું તમને આપીશ અને તેઓ ગયા વળી આશરે બપોરે તથા ત્રીજે પોરે બહાર જઈને તેણે તે પ્રમાણે કહ્યું અને આશરે અગિયારમી હોરાએ પણ તે બહાર જઈને બીજાઓને નવરા ઊભા રહેલા જોયા ત્યારે તે તેઓને કહે છે કે આખો દિવસ તમે કેમ અહી નવરા ઉભા છો તેઓ તેને કહે છે કે કોઈએ અમને મજૂરે રાખ્યા નથી તે માટે તે તેઓને કહે છે કે તમે પણ દ્રાક્ષાવાળીમાં જાઓ અને સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાળીનો માલિક પોતાના કારભારીને કહે છે કે મજૂરોને બોલાવીને છેલ્લાથી માંડીને પહેલા સુધી તેઓનું વેતન આપ અને જેઓને તેણે આશરે અગિયારમી હોરાએ રાખ્યા હતા તેઓ જ્યારે આવ્યા ત્યારે તેઓને એક એક દિનાર મળ્યો પછી જેઓ પહેલા આવ્યા હતા તેઓ એવું ધારતા હતા કે અમને વધારે મળશે પણ તેઓને પણ એક દિનાર મળ્યો ત્યારે તે લઈને તેઓએ ઘર માલિકની વિરૂદ્ધ કચકચ કરી ને કહ્યું કે આ પાટલાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને તેઓને આમ આખા દિવસનો બોજો તથા લૂ સહન કરનારની બરોબર ગણ્યા છે પણ તેણે તેઓ મના એકને ઉત્તર આપ્યો કે મિત્ર હું તારો કશો અન્યાય નથી કરતો શું તે મારી સાથે એક દિનાર પરઠ્યો નોતો તારું લઈને ચાલ્યો જા જેટલું હું તને તેટલું જ આ છેલ્લાને પણ આપવાની મારી મરજી છે જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી અથવા હું સારો છું માટે તારી આંખ છે શું એમ જેવો છેલ્લા તેઓ પહેલા અને જેઓ પહેલા તેઓ છેલ્લા થશે અને ઈસુએ યરુસાલમ જતા રસ્તે બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે જુઓ આપણે યરૂમ જઈએ છે ને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને આધીન કરાશે ને તેઓ તેના પર મરણ ઠરાવશે અને ઠઠા મસ્કરી કરવાને તથા કોરડા મારવાને તથા વધંભે જળવાને તેઓ તેને વિદેશીઓને સોંપી દેશે અને ત્રીજે દિવસે પાછું ઉથાળાશે ત્યારે ઝબદીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે તેની પાસે આવીને તદા પગે લાગીને તેની પાસે કંઈક માગ્યું અને તેણે તેને કહ્યું કે તું શું માગે છે તે તેને કહે છે કે આ મારા બે દીકરા તારા રાજ્યમાં એક તારે જમણે હાથે ને બીજો તારે ડાબે હાથે બેસે એવી આજ્ઞા તું કર પણ ઈસુએ ઉત્તર આપ્યો કે તમે જે માગો છો તે તમે સમજતા નથી જે પ્યાલું હું પીવાનો છું તે તમે પી શકો છો તેઓ તેને કહે છે કે અમે પી શકીએ છીએ તેઓને કહે છે કે તમે મારું પ્યારું પીશો ખરા પણ જેઓને સારું મારા પિતાએ સિદ્ધ કર્યું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે ને ડાબે હાથે બેસવા દેવું એ મારું નથી અને દસે એ સાંભળ્યું ત્યારે તેઓએ એ બંને ભાઈ પર ગુસ્સે થયા પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું કે તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓના પર માલિકપણું કરે છે ને જેઓ મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે પર તમારામાં એવું ન થાય પર તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય અને જે કોઈ તમારામાં મુખ્ય ચાહે તે તમારો દાસ થાય જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકોની ખનડીને સારું પોતાનો જીવ આપવાના આવ્યો છે તેમ અને દેવ યરોખોમાંથી નીકળતા હતા ત્યારે લોકોનો મોટો સમુદાય તેની પાછળ ચાલતો હતો અને જુઓ બે આંઠરા રસ્તાની કિનારીએ બેઠેલા હતા અને ઈસુ પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ બૂમ પાડી કે ઓ પ્રભુ દાઉદના દીકરા અમારા પર દયા કર અને લોકોએ તેઓને ધમકાવીને કહું કે છાના રહો પણ તેઓ વધારે બૂમ પાડી કે ઓ પ્રભુ દાઉદના દીકરા અમારા પર દયા કર ત્યારે ઈસુએ ઉભા રહીને તેઓને બોલાવીને કહું કે હું તમારે માટે શું કરું એ વિશે તમારી સી ઈચ્છા છે ત્યારે તેઓ તેને કહે છે કે પ્રભુ અમારી આંખો ઉઘડી જાય ત્યારે ઈસુને દયા આવી ને તે તેઓની આંખોને અડક્યો તરત તેઓ દેખતા થયા અને તેઓ તેની પાછળ ચાલ્યા